છે દાદા નીચા ની વાત છે ડેરી હોય પ્રકૃતિ ડેરી હોય તે ચોરી કરતી હોય તો ચોરી કરતી હોય તો જાણવું છે આલોચના નું મોટું સાધન આલોચના થઈ ગયું છે આવું બને સંયોગ ના બને આવો સંયોગ ઉદય માં ના આવે ને ના બને એવોને એવો તો બને લાગી ઉદય આવે એવું લાગે છે મેં એમ સબાર જે આગળ જાય છે ધ્યાન રાખે પાક ના રહી જાય આજે મારા કાગળ પૂછવું જોઈએ કે સો કીધો પોતાની શરીર ને અનુભવી માં બહાર આવી ગયો છે અને છે તો આજીવ અજીવાતમાં જે અંદર ફસાયો છે એને કેટલા કોષ છે એને કેમ કાપવા મેં મારી અનુભવીમાં જે માયા કરી એને છોડીને મારે બહાર આવ્યું એ બધાનું મહત્વ મૂકીને મારે બહાર થઈ ગયું પ્રશ્ન છે કે આપે જે કોશેટો છે તે કે છે કે આખી પોતાની મહેનત કરી અરે રેશમ નો કીડો છે મહેનત કરીને કોસેટો બનાવે છે અને પછી છે તો એમાંથી પોતે જેમાં ફસાઈ જાય છે પછી બહાર નીકળવા માટે એ તો એ કોસેટા માયા ખેદવી પડે છે ત્યારે બહાર નીકળી શકે છે તેમ કે છે આ જીવ પોતાની રચેલી માયાથી ફસાયો છે હવે એમાંથી બહાર નીકળવાનો રસ્તો નથી જડતો તો દાદા કઈક રસ્તો બતાવો એના છે ધ્યાન આપ્યું ને એ થયા મન વચન ગાયા અને ડાક્ટર નામ ની માયા છે તમારું મન યા અને તમારા ડાક્ટર નામની બધી વ્યવસ્થિત આપશે તો વ્યવસ્થિત આપશે તો વ્યવસ્થિત આપશે એટલે તમારે તો હું સિદ્ધાર્થમાં છું એ તમે રહો અને આ દયા કરો શું આપણે આપણે શું થયા કરે છે એ દયા બરોબસ્ત થઈ ગઈ તમે પૂરા પૂર્ણ થયા ડાક્ટર આખી કામ કરે છે બેવ કામ કરે દખલ કરશો અને ઘોડા ના પાંચ ઘોડાના જે નાચ ધારી દો ને તમે તે મને ધારવા છોડી દો રે નાચ છોડી દો કે લગાવ ઢીલી મૂકો છો લોક આવે તો લગાવ ઢીલી મૂકવાથી શું થાય ગયું એનો અનુભવી ચેક કર્યો વધારે દોડી જાય ના છોકરા ખાઈ જાય છોકરા ખાઈ જાય આ તમને તો દર્દી અનુભવ ખરાબ નહીં શું કરો અને ઊંચે સર આ બધું વિરોધ બાકી આ મેં જે આત્મા આપ્યો છે ને એ કોશી બહાર નીકળી જ પણ ઉપયોગ હવે ઉપયોગની વસ્તુ એવી કે આત્માના આત્મા આપે છે આત્માનો ઉપયોગ એવી વસ્તુ છે પોતાની કે એને ફીટ થવાનો ઉપયોગ તો સેજે રહેશે પણ આ ગોઠવવાનો ઉપયોગ એ પોતે જાગૃતિ રાખવી પડે ગુછાપ કરવો પડે ગુરુ શહેર થાય છે આ ફીટ થવાનો ઉપયોગ કોને કહેવાય એટલે કંઈક બિલ માલિક શેઠ હોય માલિક જમવા બેઠા કે ભાઈ ભાઈ હા બેઠા કેમ છે હું જોઉં કરી છું તમારા હિતના માટે રીતે જમો સારું એન થાય એમ તમે એમ કે છે પોતે રીતે જમો રાતું થયું તારે સ્લીપ થયેલો ઉપયોગ કે પતિ ને ચેતે કરું ને આ ઉપયોગ થઈ આ ઉપયોગ સ્લીપ થયો એમાં શું થશે કે હોય તે વખતે તમે ખાવાનું ખાવ તો હાર્ટ ફેલનું સાધનો ઊભો થાય કીટની એપસન્ટ કીટનું એપ્સન્ટ તો ક્યારેય પણ એટલે પછી તાર મને કહે છે મારું ચિત્ત એબ્સન્ટ ન તો તાર તમે પછી વાર બતાવ્યો વસ્તો કેમ કે હાજર રહે હવે પૈસા જાય આમાં ઉપયોગ રમેશ કરેલું છે અને આ જ્ઞાન તો પ્રાપ્ત થયું છે બીજું કઈ તપાસ કર્યો છું ત્યાં નહીં તું આ બેંક ગયો હોય તો રૂપિયા પગાર છે નોટો આપે રૂપિયા રૂપિયા નોટો તો તું શું કરવું પછી બધી ઘણી ઘણી બહુ કરો એટલે પ્રત્યે નોટો સારી ગણો છે પાક સારા આવે છે ચાર રહ્યો હોય તો બધા મારે ચાલતું છે જાય તને ઉપયોગ એમાં રાખ્યો તો કેટલો ટાઈમ લગે તારો બઉ તારો પાક ઓછી છે બીજી શું નીકળવા દર ઓછી દિગત છે કેટલી દાખલો ઓછી નીકળે ના લે પછી હું હું ગયા આગળ લઉં છું ત્યાં લખીશ તો ટાઈમ પણ કરે ત્યારે એ મને કહે છે પાંચ પાંચ પૈસા આપ્યા હોય તો એના ઉપરથી પછી દાદા એ બહુ સરસ કરાયું ગુજરાત માં ઉપયોગ થી તાળા પીરાય તો બધું હેલ્પ થશે ધંધો થશે તો હેલ્પિંગ થશે મારા આકરવું છે એનો બે બનાવવું છે તો આ જ્ઞાન બધું પ્રચલિત છે બધાનું આ તો બહાર પડી ગયું હતું પડી ગયું છે પણ જ્યારે ના પડી હોય તને દામ તો પૂછવા આવે કે મારે આ દૂધનું દહીં બનાવવું છે તો શું કરવું મારે તો અમે ધબત પાડીએ ગરમ કરી દઈએ દોડું પછી ત્યારે ઠંડુ કરવા દેજો પછી એક ચમચો ભરી દહીં ચોખ્ખું દહીં દહીં નાખીને અઢારી દઈએ અને પછી મારે શું કરવાનું તાર હું કહું પછી તારે છૂ જવાનું ચલો દખલ કર્યા કરે અગિયાર વાગે મજા ઉઠો થઈ ગઈ એ દફો ગયો ને દખલ થઈ ગયું હવે થઈ ગયો બંને જુદા છે સ્વભાવ થી જુદા છે બધી રીતે જુદા આત્મા હપરાતો જ નથી આ સંસાર માં આત્મા બિલકુલે વપરાતો પછી આત્મા પ્રકાશ એક વર્ષો પ્રયા કરો તમાર ઘણા આત્મા ઉપરાંત પ્રકાશ છે તો બધા પ્રગતિ ચાલે છે બાકી આત્મા આમાં કશું શકું સમજાય સમજાય છે કોઈ કે આ તમે લોકોને કલાક માં જ્ઞાન આપો પછી તમે મારી જ કે દિગંબર મત કશું જ આ કલાક માં ફી કે તમે બેસી જોયા પણ બાર કલાક રહો હું તો તમે ઇન્વીસ ના રહો મારા કયા મરો પણ ભાઈ મારે મારે પાછળ ઘર ઘર કર્યા કરે અરે જયારે હું પાછળ થઈ ગયો ત્યારે જો મારે મની ગયું મને હું પાછળ એ ભાઈ એ પાછળ કરે છે કેતા આખી શું કેવા મજદાર કે અહીંયા આયા રામ શું લખોડ અકલ લખોડ તમે લખોડ લખલ બંધ કરી દો દઈયા લાગી છે મિત્રલાલ કહો તો કે કેવા મત ઉફી ઉફી આખો પાર્કિંગ ન કરેલું આખો પ્રકાર જે મહારાજ આપે એવું છે પાછું આવે સંભાળિયા નો આવે ને સંભાળી વાંબા કે મે એક માસ ને એના છોકરા ને અસલ ગજરા કાપનારો સાંભળો બધી વાત એની કોલેજો હોય તો કેટલા વર્ષે એક્સપર્ટ થાય પાંચ વર્ષના કાપવા કઈ બી એક્સપર્ટ થવાનું એક ગજરા કાપવાની કોલેજ કઈ પણ એક્સપર્ટ નો પાંચ વર્ષ લાગે છે એ તો બહુ એ તો બહુ કાયમ લાગે એ તો એક્સપર્ટ થાય જ નહીં મેં બહુ કોઈ ગજાનબર એક્સપર્ટાઈઝ ગામનો ફેરમાં પરિચય નોમિટો હોય અને ક્યાં ગણ છોગરાને કરી ગયા આપ આપલો ભોગોબો કરી આવ્યા છીએ આપલો ભોગોબો ઓ મો કરી આવ્યા છોકરાને આપણે શું કહેવાનું કે જે શું સિગરેટ બેંટી સિગરેટ પીય છે કે જો એ અમુક જ આપની નામ તો જ જ જ ઓ પાછો વંચા સાડે બેસવા ચાલી જશે એ નહીં થાય તો એના માટે થાય એવું આ તો રૂબરૂ નું છે એક્સપર્ટ કરું છું શું કરું છું તો હોય ને હું છ મહિના છ મહિના તો થાય ભણ થઈ જાય ને હા પેલા બનાવવા દે તો એ પ્રોફેસર કેટલું બનેલા હોય એક્સપર્ટ નું એક પ્રોફેસર બસ એક્સપર્ટ થયા સમજે છે અમારે એક્સપર્ટ હોય ને ત્યાં આગળ ઉભું જ્યાં એમ બીજું ઘર પુસ્તકો ઉતરવું બાજુ એક્સપર્ટ હોય તો એક્સપર્ટ ના હોય પુસ્તક છે માથા ભોડ્યા કરો પુસ્તક માથા ભોડવા માટે નહી તો પછી એક્સપર્ટ પુસ્તક નીચી જરૂર છે એક્સપોર્ટ જોઈ ને કે છે બધું આ પુસ્તક પહોંચી કેતા નથી છૂટા રહી ને કેતો તમે તમારી પ્રકૃતિ ના ફોટો પાડી શકો અમારે અમારે પણ તમે તમે અમુક તો ફોટો પાડે લાવો ને ત્યારે જગતના લોકો બોલો છે સાધુ આચાર્ય ફોટો પાડી દેવાનો સામાન્ય પોતાનો કેમેરા ગંદો બનાવેલો અહંકાર કેમેરા તો મૂળ અહંકાર ભૌલિક જોઈએ તો આ તો અહંકાર પડે મારી વાત ધીણી છે ઉપયોગ બીજું કોઈ કોઈ દેશ ઉપયોગ ના કરે એવું ના હોય ઉપયોગ થતો હોય કે તમારો ઉપયોગ મને પછી પેલી વાત ભાઈ ગયા પૈસા કઈ ગયા હવે આ તો દેખાણ હતા મને લક્ષ નતું તમારા પાસે ધ્યાન જ નતું વાંકે દેખે તો દેખાય ત્યાં ઉપયોગ ઉપયોગ મળી શકે આપડે જેટલું રહે એવું નહીં કે વધારે ના રહ્યું એટલું સૂચાકાર ફરી કાઢ્યું એવું નથી કેતો શું કહ્યું જેટલું રહે આ નો નાપાસ થયો કરી ફોર્મ લાગ્યો મોનિટર તરીકે મજા કરીને અને વિજ્ઞાન વિજ્ઞાન છે આખું વિજ્ઞાન બિલકુલ અવિરોધ મારું નથી આ તો માર્ગિક શાસન ના શિક શું કહેવાય શાસન અમારું ને કેરામ <todic> કેવા <singing> સ્વરૂપ લક્ષીઓ નું લક્ષ જયારે નિરંતર રહેશે બહાર ગમે એટલો કામ હોય ને તો માત્ર નથી કે મારે ભય પંખો ભર્યા કર્યો અરે બાય બંધી ક્યારેમ પરિણામ આવે એ પ્રેમી શુકલ્યા સંયમ પરિણામ આવે એ પ્રેમી સુપ્રધ્યા ની હા ભાઈ સુપાન એ હોય જ્ઞાની તમને સંયમ પરિણામ માં લાવી શકે પોતે સંયમી હોવો જોઈએ સંયમ આત્મા પ્રાપ્ત થયા પછી સંયમ શરૂ થાય છે આત્મા પ્રાપ્ત થયા પછી સંયમ થાય છે દ્રષ્ટિ બદલાયા પછી સંયમ કહેવાય છે સંયમ કહેવાય તો તમને સંયમ વર્ષે ભાગ પચાવ્યો તો બહુ નહી કરેલો નહીં તૂટી ગયું આપડા હોય કે બહુ નહીં બધું સંયમ માં હોય અહીં સંયમ હોય ને ગેસ ઓછો હશે પણ સંયમ નુક તળો મરી ગયો તારાની મિલકત મોટી બને મિલકત નાની જરા બને તારા પછી તારા મરી ગયા છોકરા એમ કહ્યું કે તારા માટે આખી કાળે પણ દાદા માટે તો કાઢે ને તારા માટે જીવીકારે ચંદ્રગ્રાંતિ કરે ના કરે હા હા આખી બધી અંધુર છે આનંદ છે બેન આપણે ઘર તો પછી આપડે હા કે હા તો દાદા જો એવો જબર નહીં થાય દાદા ને જો દાદા ને માટે અપડા કરશે આગી તો દાદા જો એવો જબર નહીં થાય ધર્ગો જ નીકળતું છે તેથી કવિ એવું કે દાદા માટે અમે કેવળ જ્ઞાન ફક્ત જ્ઞાન અથવા કેવળી જ્ઞાન કેવળ જ્ઞાનથી દાદા ને કાઢે આ ભાવ દેશું અમે જ્ઞાન અપ્યા ત્યાં સરસની છે આ પ્રકૃતિ માં કોઈ ચાર વણી રહી હોય કોઈ ને આઠ વાણી રહી હોય કોઈ બાર વણી રહી હોય તે બાર વય ભગવાન ધન કરતા બા તારી જેટલી ખોજ શું પૂરી કરે તારી ખોજ શું પૂરી કરે તો બને આ ટાઈના જ રાસ્તો છે અજ્ઞાન માન્યતા ખબર આ કઈને સિંદરે છે આ માધા વચ્ચે કોને કહેવામાં આવે છે અમારી ચોથા દિશા તમે તો અમારી પાંચ થાક બનાવું હવે પડે છે ના કરે કે થઈ જાત ની આ જે માટે લડવાનું બીજું તમે દોડવાના છો તારે તમારા બોલ બી બહુ સારા કરશો નઈ થાય પોતું ધંધા બધું થોડું અમારો કોઈને પડેલી નથી આપણે કરી આ ડકોટાડી હા એટલે આ તો ડબો થાય છે એને વાંધો લખ્યા છે અને અત્યારે અહીંયા આગળ કોઈને ઉઠાવીએ ઊભો કરીએ અને બહાર જાય એમને મો નથી પરિણામ એટલે સંયમ પરિણામી જો અને મધા વચ્ચે ના મેક્ષ તમારે મારે તૈયાર જ છે મોક્ષી પૂરા લઈને પી આવ્યું દાદા ને એક બીજો પ્રશ્ન પૂછું મારો પ્રશ્ન શું છે તમે સાંભળો એટલા માટે માઇક મો